આવું અંધકાર જોઈ શકતો આવા દાદા તો રેર બિંગ હોય ને એવા તો વિરલ વિભૂતિ મેડ ઇન્ડિયા હોવા જાપાન अस्तित्व प्रकाश न अंकार जत जा रह जीवन में तो अंकार तो एक प्रकाश की जिंदारी એમ કે છે કે આજે માણસ અત્યારે અંધકાર ને અંધકાર માં જ છે તો એને પ્રકાશ કેવી રીતે મળે ગુરુ એને કઈ મહત્તિ પ્રકાશ આપવાનો છે બીજા ગુરુ સદગુરુ સદગુરુ એટલે આપણને આ જગત ના સર્વ દુઃખો થી મુક્તિ અપાવડા એનું નામ બીજા ગાઈડ રૂપી ગુરુ છે તે આપડે વાતમાં કઈ વાત તો પૂછ્યા હતા દેખાડ્યું એટલું આ ગુરુ નો વિરોધ કરવાનો કે આપણે સમજવા માંગીએ છીએ હાસ્ય તરીકે નહી પણ હકીકત ને સમજવા માટે આ પ્રશ્નો પૂછે છે આ વિધાન મારે ગુરુ છે હું આખા જગત નો શિષ્ય તેમ કહ્યું કોણ ગુરુ ત્યાં ગુરુ છે જગત ના હું શિષ્ય થઈ ગયો છું કઉે તમારો શિષ્ય છે આ લોકો ને હું ન્યાય એવું નથી કે ન્યાય લાગે છે એ જે રીતે ગુરુ તરીકે ગણતો હોય एक व्यक्ति ने, ने, जगत, नेगू नदी जेने गुरु समान सामने तो, तो आखू जगत पूजनीय तो पे एक व्यक्ति दिन एक से પગે ના લાગે તો હવે અહંકાર જાય પગે લાગતો હોય છે પછી એના માટે છે બધા ને પગે લાગે છે આખા જગત નો શિષ્ય જે છે એની પાસે છે પણ એ આખા જગત શિષ્ય છે એટલે નમ્ર છે વીક માણસ હોય છે કદમ વીક માણસ હોય ત્યારે અત્યારે અમેરિકાનો આપડે બીજા તો દેખાદેખી કરે છે પણ અમુક માણસો વિચારો પણ માણસો થાય છે કે એનો ખાતરી આપ જે પોતે સ્વતંત્ર નિરાલંબ હોય એનામાં નમ્રતા હોય પગે લાગવાનો એ તો અંતર હોય છે પગે લાગવાનું એ તો અંતર થી હોય છે એનામાં વિનમ્રતા હોય છે એટલી બધી ભગવાન પણ હોય વિકસ પગે લાગી શકે જિગ્ઞાસા રોજ ના ના રોરો બધી માની માની ને સજે શું કરીને શું સમાજ શું નેતા કાટ કરને ટાક લખ્યા છે સીઓપીએએસ સગા હતા જગત ને લખેલું છે એક નો એકતે નાપાસ ફી લખેલ છે સીઓપીએએસ એમણે એમ કહ્યું કે બાહ્ય પગે લાગો એ અંતરવર્તી ક્રિયા ન પરવા ગતવ્ય એમ નથી છે ભાવતે જતા પણ એ નથી છે બરોબર મહિલા છે નમ્રતા ભારતીય દેખાતી નમ્રતા ભારતીય દેખાતા શિષ્ટાચાર देखा देखी थे जो अंतर नो नमस्कार होना बाह्य चेष्टा अंतर नम्रता है अंतर नो जो नमस्कार है कोई देखा देखी केव बाह्य शिष्टाचार की जरूर खरीदे शिष्टाचार वगैरह तो नमस्कार कह શિષ્ટાચાર કેવું હર્ષાંતિ શિષ્ટાચાર છે ત્યારે નમસ્કાર થાય કેટલી વિજ્ઞા થાય જાય ત્યારે આ ક હા જાય પછી આગળ વાતચીત પેલા લોકો બઉ કામ લાગ્યા ઘણી કરી કામ લાગ્યું कई <laughs> एक शो आ बड़ी मान्यता पड़ापूर्व चाली आई आप नमस्कार करें खरे नम्रता नहीं होती आतो, आतो तो आप सब प्रश्न होने कई मेलवाड़े एक व्यक्ति होता नम्रता कोई नमत हो છતાં એનામ્રતા હોય અને કોઈ ના નમતો હોય એ બધું શંકાસ્પદ ના રાખવું હોય કે ના એ પણ હોય બધું આ શંકાસ્પદ આપણા દેશ આ એક મોટી સમજૂતી વીકનેસ જાય તો કામ લાગશે વીકનેસ કામ લાગશે નહીં વીકનેસ આ મોટા મોટી વીકનેસ માણસોને રાજા છે હું બને આપણે નમસ્કાર ના કરું રાજા જ છે પણ નમસ્કાર ના કરી શકે તે ડોક્ટર બોલાવ્યો નથી तो अपना मन असमानी अवस्था प्रश्न दस्तु ने, ने दे। दे की सतादेखी नहीं चे परंपरा में बदा प्रश्न के मानव ने मनुष्य नेता बंधनरूप जती रहे अश्रद्धा न हो अबोध मन, अंधश्रद्धा अब्ञानी उत्पन्न बुद्धि पी मन मे आ बंधन प्रश्न उधन उभा कर तपास मन नी, नी, आपने आपने और और ये ये नमस्कार अच्छे वृद्धिवस्था सांझना તપાસ અંધુ છે આ દસ માં કોઈ કોલિટી હું અંધ શ્રદ્ધાળુ છું આપને સમજાવું હું કઈ રીતે અંધશ્રદ્ધા છું તેમ હું કેવી રીતે અંધશ્રદ્ધાળું છું એ સમજાવું આપ્યો હું આપડે પાણી આપે છે ને ટેસ્ટ કર્યા વગર કોણ કેવાય અંદર એટલા નથી વર્ગમાં બધા ઊંઘતા ચાલે છે તમને અમદાશે એ તો નહીં સમજાય વિચારશો ત્યારે સમજાય વિચાર કરી અને શ્રદ્ધાળુ તો કેવો ભાઈ પાંખે ના દેખાય તો બુદ્ધિ લે પણ ટેસ્ટ કર્યા વગર કોઈ ન લે એનું નામ શ્રદ્ધાળુ કે કોઈ જન્મે નથી હિન્દુસ્તાનમાં દાખલા સાથે સરખાવે લાંબા ચૂકવું થાય છે એટલે આમાં અંધાર આપ છો કે હું છું જે પ્રશ્ન નથી આ અંધ શ્રદ્ધા એ આપણા દુઃખ નું પ્રશ્ન નથી પણ ઓબ્ઝર્વેશન કરો અથવા જે આપણે જોઈએ છે તે આપણે હું ચાલીએ છીએ શા માટે જાળતા નથી ચાલતા પ્રશ્ન આ એમ કે એમનો પ્રશ્ન નથી પણ એમનો ઓબ્ઝર્વેશન છે કે આજે અંધશ્રદ્ધા કે હું ચાલુ કે વાત ચાલે છે બધું નીચે કોણ બીજું કોઈ છે એવું બધું કોઈ દાખલો આપવાનો કે બધું કરીએ તો કે આપડે બધા નીચે ઉતરી જઈએ એની વાત છે અને આ અચાન ધોરણ થઈ જાય પણ કે છે કે જે અત્યારે આ બધા જે અફંગતાલી રહ્યા છે તો કેમ ચાલી રહ્યા છે કોઈ જાગજ મને હોય ને નહીં તો હા ભાઈ ગુજાર ગુજરાત બસ આ બધા વ્યવહાર જે ચાલે છે ઊંઘા ચાલે આ સાધુઓ જતે આપણને જગાડના કરતા ઉઘાડનારા મળી આવે છે વધારે આપણને ભાનમાં લાવવાને બદલે આપણને બેધાન અને મૂર્ચિત થતા ઘણા આવે છે છે ઊગાડનાર ઊંઘનાર ને ઉગાડનાર કોણ એટલે આ પ્રશ્ન છે કે આપણે ઉભેલા છે એ ઉમા છીએ કે જ્યાં તો આપણને ખબર જ નથી પડતી કે આપણે ઉમા છીએ વાત છે કારણ કે આ માત્ર વાદ વિવાદ ના પ્રશ્નો નથી આપણે પોતાને એ ચિંતા વ્યક્ત છે आपने जीवन ने आज सड़गर जगे के प्रजा ने वर्ष मोता कया में राखवा એમને પોતાનું આલંબ લેવા એમને પોતા ઊંઘમાંથી જગાડનારા છે એ પોતે જ લોકોને વધારે ઊંઘ માં છે કારણ કે પોતાના શરણે લાવવા માંગે છે અત્યારે જે બધા છે કોઈ જાગતો હોય તો વાત નથી કરવા દેવું કે કે કે તો શું કહી દીશી જાગો પૂછી શકે આવા પ્રશ્નો કોને એ પ્રશ્ન પૂછવા જેવી તે લાડવા થવાનું કેમ નથી હું કઉા પૂછો પૂછતો એનિમલ સુધે છે આ લેખક પપુ છે રાધેશ તમે ઊભો છો આપણે ઊંઘનાર નહીં જાગનારો વડે કરો ઉમના બોલે જ નહીં આપણે आम जो मैं मारा छे। तो करुछ। एक तो एक काड़वा शिष्य सब खुद अंदर रहे गुरु और अंदर रहे पार्खे तो आत्मदीपोव એ પોતે જ પોતાનો ગુરુ બની શકે પોતે જ પોતાનો માર્ગ જોઈ શકે પોતે ચાલી શકે અને એ માર્ગે ચાલવા માટે કારણ કે મારા ગુરુ ને છે કહું થાય અન્યાય થાય કારણ કે કોઈ ગુરુ નથી હું કોઈ નો શિષ્ય નથી એ વાત મને સમજાવવા માંગે છે કૃષ્ણમૂર્તિ એટલે સમજાવવા માંગે છે એ ગુરુ ને ગુરુ ના કરશે કે એના જેવા છે એમના હિન્દુસ્તાન ના લોકો એવો છે આ લોકો તો આપણે દુનિયા દુનિયાની સરખાવે છે સરખાવે છે પણ શું છે એ ખબર નથી પડતી લોકો એમને બુદ્ધ સાથે સરખાવે છે પણ ખરેખર શું છે મને ખબર નથી પડતી એમને નમસ્કાર કરવાનું મન થાય છે પણ એ નમસ્કાર થી દૂર રહેશે નમસ્કાર કરવાનું મન થાય છે પણ એ નમસ્કાર કચાસ તો કોઈ પૂર્ણ નથી અને કૃષ્ણમથી પોતે પોતાને પૂર્ણ કરી કેતા નથી કટાશ હશે કે કોઈ પૂર્ણ છે નહી પાંચ કોઈ લાભ ઉઠાવે તો કેવી જ લાભ ઉઠાવે ચોખ્ખા માંથી પણ આ લોકો વાગે લાભ લેતા પુસ્તક ના સંસ્કાર બધા લાભ મળ્યા પુસ્તકો તો વાંચે છે पर ए आ खलिक थे, थे के अने मारी वच्चे नी कोई अवस्था एकात्मता एक एक पर एक है ये तो अंगत ए प्रेम नो अनुभूति ना प्रश्न है ए बस्तु मात्र साथे में और जगतना समझवागत अनुकंपा की जुए थे बुद्धि दृष्टि पापी ने अनुकम्पा की जुए। दे अनुकम्पा जुएकंपापा प्रसाद तो कहीं नहीं होश्न था बाकी अंगत कोई परिचय हो नहीं अरे ખાવ છો શ્રોતાઓ તો માત્ર લોકો જોડાવે છે નથી લગતા સત્ય નું શોધન કેવી રીતે એટલે શા માટે આવો અને એક જ વસ્તુ કેવા માંગશે જે ઇન્દ્રિયો મસ્ત છે માખણ માં તેલ માં કરવી પડતો હોય એમાં તા છે શું સભાનતા કોણ શું કેમ છે 360 એક પુસ્તક માંથી બીજા પુસ્તક ની વાતાન માંથી રહ્યા હતા જે જાણ્યા પછી ફરી જાળવાની ગયું ના પડે કેમ ના બીજું બધું વખત બીજું સાયમ માલ લીધો નહીં સંતોષ થતો છે પોતે પોતાના બધું જે કરવા પોતે જાતે પોતાના જાણે પછી ઉઠ્યા પછી દીકરો ઉઠાવે જગાડ્યા પછી જગાડનાર હોવો જોઈએ અને જે જગાડ્યા છે આવ્યું ફટક ફટક કરશે પણ મન પણ વચ્ચે વાત ની હા ચિંતા તો થઈ ને થાય ચિંતા ઉપાધી કેવી નામ પાંચ આજ્ઞાઓ છે ને દાદા દાદા તમારી આગળ બેઠા ચિંતા તો કોઈ જાતિ ચિંતા તો કોઈ જાતિ ચિંતા નથી દાદા દેખાય બાકી શું છે મનમાં જે વિચાર જાણવાના જ છે ખાલી માટે ન્યાય કરવામાં આવ્યો જાણવાના જ છે મન ઊવાનું નથી નામ થયું આપનું શિવલાલભાઈ ને હું બોલતો નથી માણિકી વિના ની વાણી એ જ વાણી છે માલિકી વિના ની વાણી એ જ વાણી છે ઘણું સારું ઘણી કરીને શું ભરી મળે કરતા રાખવા નથી નવરો નથી ચિંતા લોકો છે જોવા નવરો જ નથી કોઈ કોઈ લોકો જોઈ જશે મને આ લોકો તડવું તો ચિંતા પડે એની ચિંતામાં સમય કોણ જોવા નવું છે મને એક કઈ ટોપી રહી ગઈ તમારે દાદાજી ટોપી વગર નું કોણ જોઈ રહ્યા છે હું વાંધો ઉઠાવતો કોઈ માણસ મારી ઝઘડો કરતા ને અરે તમારી પાસે જોડે ઝઘડો કરે મને હારી કરેલી તો શું થઈ ગયું જ ક્યાં કરું બધું ક્યાં કોને હારી કરે તે નાં તાં કે મને જ નહી એટલે બિચારા પોતાના મૂર્તિ છે બેન પ્રેમ વરાતે કે કાં કરે તો મૂર્તિના વાડીમાં કોઈ ચીજ જોઈતી હતી ને પ્રેમ લાવ્યા થાય જુગટ અને મારે કઈ ચીજ જે કે પ્રેમ સમર્પિત તે અને એના ભાઈનો બરદાઈ છે કાઈ કતો હું પરમારંતે ના હોય તો ફોડ માં છે તે આફ્રિકા ને એથી કોઈ પાંચ હોય કોઈ આઠ નવ હોય અઢાર ખોટું લાગે એ લોકો શું બે હાજર સંસ્કાર શીખવાડલો શું કારણ કેટલા બધા એમના એક સૂર્ય કર્યા માની છે તો સમજે નહીં માની આધારે અને અહીં આગળ घर बार मुक्त आपने आनंद पजल गुचवाड़ा जगे जल्दी वेलू छूटा जीवता रूप रूप द હા એ બરાબર ની પુસ્તકો વાંચેલી એટલે એનું આખું રિવર્સું અત્યારે રીડિંગ થાય પાછું આવા પ્રસંગો આવે જયારે ત્યારે હું દાન નાખું મારા માટે આજે પણ છૂટવાનું મન વધારે થાય જલ્દી ફાઇલોમાંથી છૂટવાનું મન વધારે થાય માણસ વધારે લાગે પડે પડે એટલે પછી એની સાથે વ્યવહાર આપડે ઉપલબ્ધ રાખીએ પછી ઉપલબ્ધ રાખીએ ઉલડી દઈએ વ્યવહાર સાથે હળો વ્યવહાર કરીએ એમ કરે સામે ફાઇલ આપતો ઉપલગ રાખી આપણા ખરાબ થઈ જાય दाथ दाथ देखे? देखे। घरे कोई कशु कह तो येप कर सारू चलो असर हिस्साबी ભાવનારે આરોપી ભાવના રે પછી કે ફલાની વ્યક્તિ આમ કર્યું મને આમ જેવું ના રે પછી જેટલું જેટલું સમજાય એટલું પછી આરોપી ભાવના રે પછી આપણે બગાડ્યું ના બગાડ્યું ગુનેગાર છે વિચાર કરીને ભૂલ થાય